3 6 શ્લોક નંબર થ્રી ટુ સિ પ્રો રામ પ્રતાપેચા રામયોધર્મ જન્મન પ્રસાદાખ્યા રઘુવીરાબીધ સુતો મુકુંદાનંદખ્યા બ્રહ્મચારીણ ગૃહસ્થાચમ પટાધ્યાય મશ્રયાવા વિનવાયો યા મિષ્યતા ગતા મુક્તાનદા યેશ્યુ સાજવશ્ચખિલામરક્ષિ કામે તૈયાર અને મુક્તાન આદિક જે સર્વે સાધુ ધર્મ ને સાધે સદાચાર રૂપ ધર્મ જેના વર્તનમાં નિત્ય સુદૃઢ હોય તે સાધુ કહેવાય साधु लक्षणों श्रीमद भागवत मैं साधु स्तव उत्तम श्लोक मतहतर साधु नक्षण है आपना स्वरूप भक्ति केव रीते करी जो कि सत पुरुष आदर करता हो प्रश्न उद्धव जीए करो तरह श्री कृष्ण भगवान उत्तर में पांच श्लोक थी सत्पुरुषों लक्षण कयाचमकृपालकृतस्थितक्षु सर्वदेना सत्यसारोन कामेर रहत कामेरहतरदात मृदु शुचिकिंचन अनीहो मितभुक्शात स्थिरो मतशरों मुनि અપ્રમત્તો ગભીરાત્માષ્ગુ અમાનીમાનદો મૈત્રુણિક કવિ આજ્ઞ ગુણાન્દોષા મયાદીનપી સ્વકાન્ ધર્મા સજ્ય ય સર્વા માજેત સ સતત જ્ઞાતિ જ્ઞાતિથ એવેમાન્ય યચાસ્ાદૃશ્યન્ય ભાવન સાધુ પુરુષનું બળ હોય તેનું અંતઃકરણ કે આત્મા નિર્દોષ હોય સૌમાં તેને પક્ષપાત વિનાની સમદ્રષ્ટિ હોય છે અને બધાના ઉપર તે ઉપકાર કરે છે તે સંગ્રહ વૃત્તિથી દૂર હોય દૂર રહે છે તે કોઈ વસ્તુને મેળવવા પ્રયત્ન નથી કરતો તે મિતભોજી અને શાંત હોય છે જ્ઞાન મેળવે એટલું બીજાને આપી દે જો આપે નહી તો સંગ્રહ કહેવાય બહુ જાજુ ભણ્યા હોય અને યોગ્ય શિષ્યને જો ન આપે તો ગ્રહસ્થ હોય અને બહુ જાજુ ધન મેળવે અને યોગ્ય ઠેકાણે ન વાપરે તો ભૂત ખરાબ થાય ધન લગભગ ખરાબ થયા અને આ બે નો સંગ્રહ જ છે ગ્રહસ્થ ને ધન નો સંગ્રહ છે અને આને સદગુણ નો સંગ્રહ છે એનો ઉપયોગ ન કરે તો સંગ્રહ કર્યો કેવાય આને તો પાછું એવું કે જો કોઈક આપે તો વધતું જાય તો વધી જાય એ કઈ સંગ્રહ નહીં ગ્રહસ્થ તો ધન વધી જાય તો સંગ્રહ થયો કેવાય પણ આને વધી જાય તો સંગ્રહ નહીં એમ આને જો કોઈને આપે નહી તો સંગ્રહ કર્યો સાધુ છે સંગ્રહિત અને બહુ સંગ્રહ કરે તો પછી આને મુશ્કેલી થયા મેર્યા પછી મુશ્કેલી થાય થોડી થોડી થાય પછી મેર્યા પછી વધારે થયા સંગ્રહ એટલે કોઈ લેવા વાળો ના હોય તો એને તૈયાર કરવો જોઈએ તું લે ધાર્મિક લેવા આવે પણ નથી કેતા જ પછી એમ સત્સંગ એ પછી યોગ્ય પાત્ર શિષ્ય પાડે તો ગળે આવે તરતો સીધો ટાઈમ મારી પાછો ઠીક છે એટલે સત્સંગ ગળે આવે એટલે વિદ્યા છે એનો સંગ્રહ ન કરવો સદગુણ છે એનો સંગ્રહ ન કરવો યોગ્ય પાત્ર ને શીખવાડતું એ શીખવાડ જાય એટલે પછી બધો એ ઓળખોળ્યું એની ઉપર ગયો એટલે આ મારે તો ભૂત ન થાય ઓલો મરે તો ભૂત થાય નાખી દીધો ગ્રહસ્થ હોય ધન કોઈ દઈ દે અને દઈ દે પછી ઓલો મરે તો એ હરફ થાય ઓલું લીધો હોય ઈ થાય જો એ પછી કઈ એનો હરકો ઉપયોગ ન કરે તો કરતો એ ન થાય એટલે આલો અને હરખું વાપરે તો વાંધો કૃપાળુ કૃપુ સામર્થ એટલે એનો મોક્ષ કરવા સમર્થ બીજા હોતે પોતાનો તો કરે છે એ સામર્થ્ય અને દયા તો કોક ના કોક નું દુઃખ દેખી ન હોય કેરે આનો જીવનું શું થાય અને દયા છે એ સ્થૂળ છે અને આ મોક્ષ વિશે બે માં ફેર તો ઘણો છે કૃપા છે એ તો અતિ મોટી વાત છે અને દયા છે એ સામાન્ય વાત છે દયા તો બધાય માં હોય બધા હોવી કૃપા છે એ બધા રાખી કૃપા એ સામર્થ્ય વિષય છે દયા છે એ સામર્થ્ય વિષય છે એવું નથી નાનો હોય એને હોતે મોટા ઉપર દયા આવે એને દુઃખ જોવે એને બઉ દુઃખ દેખે તો એમ દયા એનો અંતરણ ગળી જાય પોતે ખાડામાં પીડ્યો હોય તો બીજાની ઉપર કૃપા કરીએ સાધુ પુરુષ કૃપાળુ હોય તે કોઈનો દ્રોહ ના કરે કૃપાલુહિત એટલે બીજાના સ્વભાવે તો પોતાના સ્વભાવ ને બીજાની ઉપર નાખે બીજાનો સ્વભાવ કરાવન કરાવે તો પેલા સ્વભાવ જેવો થઈને ઉભો રે તો અહી સાધુ ક્યાંથી ધોબી ધોબી થઈને ઉભો તો એ સાધુ થઈએ એટલે સાધુ એ બીજા સહન બીજાનો સ્વભાવ છે એ સહન કરવા સત્ય સારા સત્ય સારા એટલે સચ્ચાઈ નો રણકાર હોય ગમે એવા થઈ ને આપણે તો સફળ થવું છે એ તો સાધુ રખે ગમે તે રીતે સફળતા વરેલા હોય તો એ સાધુ નર્ગે અને સાધુ નો એવું હોય કે સચ્ચાઈને પકડી રાખવી સફળતા મળે કે ઠીક છે કઈ પણ જે માર્ગે મળે એ માર્ગે સફળ થવું અને સચાઈ નું એને બંધન નહી તો સત્ય સાર ન કરે સત્ય એટલે તો ખરેખર એત બુદ્ધિ થાય પણ સત્ય સાર એટલે વધતું યોગ્ય હા ના એથી અનવદ્યા એટલે વધીતુમ યોગ્ય હા ના આપણે આપડે કોક ને કઈ હું આવું છું એવું ન કઈ કઈ દે એટલે અનવદ્યાત્મા એટલે મન નિર્દોષ હોય આત્મા એટલે અનવદ્યાત્મા એટલે પોતાનું મન છે એ વિચારતું હોય તો નિર્દોષ વિચાર કરતો હોય કોઈ નુકસાન કરવાનું વિચાર ન કરે ત્યારે અનવદ્યાત્મા સમહ સર્વોપકારક સમી રાખવા બધા એનો આદર કરનાર હું પડાવી લઉ સાધુનો માર્ગ નથી હું આના ઉપર હું ઉપકાર કરું કે આના પાછી હું ફાયદો મેળવી લઉં તો એ સંસારી રસ્તો સંસારી છે એમ થાય કે હું આના ઉપર શું ઉપકાર કરી લઉં મારો કઈક ઉપયોગ એને થાય તો સાધુ સર્વોપકાર પોતાના પોતાના માણસો ઉપકારક થાય બીજા માણસો ને છોડું પાડી નાખે એવું નહીં સર્વોપકાર શિષ્યો એવું નહી મામકા પાંડવા એની બુદ્ધિ પ્રવેશ નો કરી કામના એટલે સંસારી આનંદ ઉપનિષદ માં આવે એટલી આટલી સગવડતાઓ હોય ત્યારે એક મનુષ્ય આનંદ કહેવાય ઓલા સંસારમાં છે સુખ સાત છે દીકરો કયા ઘરો કયા ઘરો દીકરો હોય અને ઘરવાળું કલાટ નો હોય અને એક માણસો આનંદ તો એ માણસ સુખી કહેવાય એમાં છ હરખા હોય ની એકાદ જો કલાટ હોય હરખું ના હોય પાદરું નો હોય તો છ જણાનું સુખ ન આવવાય બધા હોય ઘરવાળા હરકા હોય ને ઓયું હોય ને બધું હોય દીકરો જો હાવ આટાલું જ નીકળે તો બધાને કોઈ સુખ ન આવે બધા દુઃખી થાય દીકરો હારો હોય ઘરવાળું કલાટ હોય દરરોજ ઝઘડો કરીને બેઠું હોય તોય એને બધે કાંઈ સુખ ન આવે આવક હોય તોય આવક હોય પણ ઘરવાળું કલાટ હોય તોય ન સુખ પોતાનું દમન કરનાર પોતાના સ્વભાવનું દમન કરનાર બીજા નું બીજાની ઉપર ઉપકાર કરનારો પોતાના સ્વભાવનો કંટ્રોલ કરનારો પોતે કઈ સંગ્રહ નહી કરનાર અકિચન એટલે આમ તો સંગ્રહ નું છે આગળ નથી આવ્યું કઈ અકિંચન એટલે સંગ્રહ રહી ભગવાન ગુણવાન છું તો એ અકિંચન નો કહેવાય કિંચન આપી ન પોતાને કોઈ પણ વસ્તુનો કોટો નથી એટલે અકીંચન અબજોપતિ હોય તો એ અકિંચન હોય શકે એને કઈ ન હોય તો એ અકિંચન નો થઈ શકે બધા ખાતો હોય તો એવું નથી એને આખું જગત એને માનતું હોય તો ઈ અકિંચન હોય ભગવાન ને એને અહંકાર ન્યાય છે ગર્વ ન્યાય અકિંચન અકિંચન એટલે તો સંગ્રહ રહીત થાય એવો અર્થ થાય પણ આ બધું સંગ્રહ માં આવે સાધુ અને સંગ્રહ છે અહંકાર એટલે મારા જેવો કોઈ નઈ મારા જેવો કોઈ નઈ કોણ ના પાડે મારે એટલું ખરીદવું હોય તો કોઈ ના પાડે મોફત મળે એટલે અકિંચન ના થયા કે બધાની પાસે નિર્માની ન થઈ શકે અકિંચન ભગવાન છે એ અકિંચન નું ધન છે કાંઈ નથી જેની પાસે એનું ધન છે જાકા જગમે કોઈ નહીં તાગે તું મહારાજ જેને કોઈ નથી જેને કોઈ મનમાં રાખ્યું નથી એનું ધન છે ભગવાન વ્યર્થ ચેસ્ટા એ રહી ચેસ્ટા એની ચેષ્ટાઓ છે એનો સમય છે એ પ્રોડક્ટિવ હોય ભગવાન રાજી થાય એ વખતે ઈ પ્રોડક્શન બીજું બીજું કંઈ પ્રોડક્શન આ ફેક્ટરીની ગોળે પ્રોડક્શન કરે એવું નહીં પણ ભગવાન રાજી થાય એવી જ હોય ભગવાન રાજી ન થાય એવી ચેષ્ટા ક્યારેય કરે નહીં અને ઈ એટલે ચેષ્ટા અનિહા અનિહા એટલે ચેષ્ટા રહી ચેષ્ટા રહી ત્યર્થ ચેષ્ટાય રહી ખૂણે જઈને દેહિ જાય ઈ શાંત હોય એવું ન હોય ખૂણે જઈને દેહિ જાય ઈ શાંત હોય એવું નહી અંદર શાંતિ હોય એને ડખામાં હોય તો એવો હજી માનો કે છોકરા કરતા હોય તો ગમે એવો વ્યવહાર હોય તો એને અંદર માં ન હોય તો એના શાંત કહેવાય સ્થિર સ્થિરતા ધર્મ માં સ્થિતિ સ્થિર છે સ્થિતિ મુનિ મનનશીલ ભગવાન નું મનન કરનારો ભગવાન ની ભક્તિનું મનન કરનારો તત્વ નું મનન કરનારો ભગવાનના માર્ગમાં એટલે એના અભિપ્રાય ને યથાર્થપણે કોઈ ન જાણી શકે એવા ઊંચા અભિપ્રાય વાળો એટલે એની ઊંચાઈને કોઈ નહીં માપી શકાય મૂંગો હોય કે બોલે નહી તો કપટી હોય એને ગભીર હાથમાં ન કહેવાય કઈ બોલે નહીં બે તો ગર હાથમાં થઈ નથી ઊંચાઈને કોઈ ન માપી અને ઊંડાઈ ને કોઈ ન માપી શકે ભગવાન એની સ્થિતિ છે એને કોઈ માપ કાઢી શકે તો ગભીર હાથમાં ધ્રુતિમાન સહન કરવાને ટાણે ધીરજ પોતાને માન રે પોતે નહી માન એટલે પૂજ્ય બુદ્ધિ હું બીજા કરતા કઈક ચડિયાતો છું એવું કેલ્ક્યુલેશન માં આવે ત્યાં સુધી માની ન થાય અમાની ન થઈ હું બીજા કરતા ચડીયા છું હું ભાઈ આ સ્વામીજી કરતા હું હારો છું સ્વામીજી કરતા છું સ્વામીજી કરતા એક ની હારો હોય લગભગ બધાથી હારો હોય કારણ કે બધા હામાં તો એક જ આવે એટલે એક એક થી હારો થઈ જાય એટલે બધા થઈ જાય એટલે તોય અમાન થઈ શકે રાખે પોતાથી કઈ ચડિયાતો હોય તો રાખે ને નહીં તો ક્યાંથી રે હું એનાથી ચડિયાતો છું તો હું હોય ને અમારે હું હોય ને બીજાની એટલે ન પોતે ગમે એટલો ગુણવાનો હોય તો પણ પોતામાં પૂજ્ય બુદ્ધિ નો આવે હું પૂજા કરવા જેવો છું મારે હજી ઘણું બાકી છે એવું એમ થાય મારે બીજા કરતા બધા કરતા બાકી છે એ બીજા કરતા વધારે મહેનત કરે ને બીજા કરતા પોતાની જાજ બાકી થોડુંક બાકી હોય થોડોક ચડીયાતો હોય તો એ મહેનત નો કરે બીજા બધા પાક કરાવે તમે બધા અજ્ઞાનીઓ આમ કરો હું જ્ઞાની સેવા કરો પૂજા કરો તો તમને બીજાને માન આપનારો બીજા અજ્ઞાની હોય તો એને માન આપનારો કલ્પ સમર્થ કોઈ પણ અઘરામાં તો કલ્પ કહેવાય મૈત્ર બધા ને મિત્રાચાર્ય નો વ્યવહાર રાખનાર કારણિક અને બધાની ઉપર દયા કરુણા કરનારો કવિ એટલે કવિ કહેવાય સામાન્ય માણસો દ્રષ્ટિ હોય એમાં આ ક્યાંક નવું જોય નવું એટલે ભગવાન સંબંધી જો એમ કે સાધુ ના ધર્મ છે ને એટલે આ ઓલા ધર્મ હોય તો એમાં કઈક નવીનતા દેખે પણ એ કુદરત દેખે છે પણ આ નવીન દેખે કે ભાઈ ઓ આમાં તો આવું છે પણ આમાંથી ભક્તિ આવી થાય એવી આપણે સ્વામી ચુમ્બોતેર માં કે એક દુષ્કાળ પીડ્યો હતો સૌરાષ્ટ્રમાં બહુ મોટો એટલે સ્વામી ત્યારે બધા ચુમ્બોતેર માં કે બોતેર માં એમ કે હતું માં છે એટલે ત્યારે સ્વામી બધી આપણે ગુરુકુળ તરફથી અનાજ આપવા જતા અને પછી છેલ્લે સ્વામીએ આવું પંચ્યાસી માં લેટિનની યાત્રા કરી સ્વામી એ સરસ એમ કીધું કે આખી પૃથ્વી ઉપર મુમુક્ષું હોય જ જો એને જોગ થાય તો એ ભાષાએ કાંઈ નથી રદ્યો એટલે એનું કહેવાનું કે ક્રાંત દ્રષ્ટા ગમે ત્યાં સામાન્ય વસ્તુઓમાં પણ નવીન વસ્તુને ઉપયોગી વસ્તુને દેખનાર દેખનારો નબળી વસ્તુને દેખનારો હોય તો એને કવિ નો કહેવાય તો એને તો છી છી છી છી થાય બધી એને ઉપયોગી વસ્તુ તો કઈ દેખાય નહી એટલે કવિ નો કવિ એવું કઈ સાચો કવિ હોય તો એને થોડું થાય માઘે માઘ શું આપડે કાલિદાસ ક્યારે એવું કીધું છે મો સદશો ન એવું કીધું કવિ હતો આપણા આધુનિક કવિઓની વાત નથી કાવ્ય રચે ને તો એ આનંદ શેનો હોય શેનો બ્રહ્માન સ્વામી ની કાવ્યો રચતા એટલે કીર્તનો રચતા તો કે કે કરતા? બઉ મજા આવે ક્રાંત દ્રષ્ટા ને મજા આવવી જોઈએ બીજામાં નવીન જોઈ ને મજામાં થાય ક્રાંત એક દ્રષ્ટિ છે એમ ક્રાંત દ્રષ્ટિ છે ક્રાંત એટલે સામાન્ય નિયમો ને ઓવરટેક કરીને એમાંથી નવીન ગોતી કાઢે અને આનંદ દાયક વસ્તુ સામાન્ય વસ્તુમાં ભગવાન ને જોનારો પણ એ ભગવાન ને જોવાની સીધી દ્રષ્ટિ નથી આવતી સીધી દ્રષ્ટિ નો આવે ને પેલા આમાં ક્યાંક વિલક્ષણ જોવે પછી વિલક્ષણ જોતા જોતા જોતા જોતા ભગવાન ને જોઈએ પણ કોઈમાં હારું ન દેખાય અને કોઈને નો નબળું દેખાતું હોય એવું નબળું દેખાય તો એ ક્રાંત જ કેવાય બધા ન દેખાડું ક્રાંત દ્રષ્ટિ છે તો એ કવિ નો કહેવાય વ્યાસ વાલ્મીકા કવિઓ હતા નવીન નવીન ભાગવત મને નવીન જ બતાવ્યું છે ને આજ્ઞા એવમ ગુણા દિષ્ટાન ગુણાન દોષાંત મયા દિષ્ટાન અપી સ્વકાન એટલે સમગ્ર ગુણ અને દોષ ને જાણીને એમ કે જાણીને આજ્ઞા જાણીને ઉપસર્ગ ન હોય તો ખાલી જ્ઞ હોય તો જ્ઞાતવા થાય આ જ્ઞાતવા એમ એમ છે કે બીજું કઈ છે આજ્ઞા એ ગુણા દોષા મિષ્ટાપી ગુણા દોષા આજ્ઞા મિષ્ટા એટલે મેં બતાવેલા ગુણ અને દોષ એને જાણીને ધર્મા સંત્યજ્ય ય સર્વાન માજેત સ સત્તમ ધર્મા સંત્યજ્ય સર્વાન બીજા શાસ્ત્રોમાં બહુ નિગુટ રીતે કીધું હોય છે મુક્તાન સ્વામી એવું કીધું કે ભાઈ સર્વગુણ એ સંગ્રહ કર્યો હોય તો ભાર લાગે તેને એમ થાય કે આના પાન નથી આ આના પાન આના પાન મારી પાસે આજ્ઞા એટલે આ બધા ગુરુ અનુષ્ઠાન કરી અને પછી એનો ત્યાગ કરી દે એનું ફળ ત્યાગ કરી દે એટલે એનો અહંકાર નહંકાર ન આવવા દે અને સાધુ પુરુષ કૃપાળુ હોય તે કોઈ દ્રોહ ના કરે આજ્ઞા એવમ આજ્ઞા એવમ ગુણ મિષ્ટાન ધર્માન સંજ્ય ત્યાગી ના લક્ષણ કીધા છે એ મામ યાવાન યાસ્મિ યાદ ભજન ભજન ભાવે ભક્ત મને અનન્ય ભાવ ભજે તો એ ભક્ત સાધુ પુરુષ કૃપાળુ હોય તે કોઈ નો દ્રોહ ન કરે બધાના સ્વભાવવાદી ને સહન કરે તેના આત્મામાં સત્યનું બળ હોય તેનું અંતઃ કરે છે તે સંયમી મધુર સ્વભાવ અને પવિત્ર હોય છે તે સંગ્રહવૃત્તિથી દૂર રહે છે તે કોઈ વસ્તુને મેળવવા પ્રયત્ન નથી કરતો હોય છે તેને કેવળ મારો જ વિશ્વાસ હોય છે તે આત્મ સ્વરૂપ મનન કરતો હોય છે મુનિ સાધુ પ્રમાની બીજાને માન આપનારો મારું જ્ઞાન સમજવામાં નિપુણ મૈત્રી રાખનારો કરુણાપૂર્ણ હોય છે અને તેને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય છે जन सेवन करें सर्वोत्तम साधु हूँ भगवान कोवो छु के महान छू आ समझे के न समझे परंतु અનન્ય ભાવથી મારું ભજન કરે છે પણ ખરેખર જ્ઞાતવા જ્ઞાતવા એ ઉત્તમ ચોઈસ છે ઉત્તમ વિકલ્પ છે અને જ્ઞાતવા અજ્ઞાતવા એ બીજો વિકલ્પ આવી વાતોને સમજે કે ન સમજે પરંતુ અનન્ય ભાવથી મારું ભજન કરે છે તે મારા માનવા પ્રમાણે મારો પરમ ભક્ત છે કપિલ દેવજી ભગવાને પણ માતા દેવહૂતિને કહ્યું છે કેતીક્ષવરુણિકા સુહ્રદ સર્વદેહિના અજાત શત્ર શાતા સાધવઃ સાધુભૂષણા દયાળુ सहनशील समस्त देहधारीयन भगवान रा, ने पोता आश्रित त्यागी गृहि ने नाम पूर्वक याद करा साधुओं ने सब रेखा हे आ प्रश्न न प्रत्युतर तो एम छ व्यवहारिक प्रवृत्ति धर्माचरण में विघ्न नाखे साधुओं ने तो व्यवहार में आसक्ति नहीं तो घुरी धर्मपरायणज रहता है ये निश्चित है ते नाम छूँ जीवन में ज्ञान वैराग्य नु अपार बल होता धर्मचरण में प्रमाद के अनादर ना एटे आ शब्द वापर है અહી શ્રીયરી નું તાત્પર્ય એવું જણાય છે કે મુક્ત જેવી સ્થિતિના દેહની સ્મૃતિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સદાચારમય ધર્મ નું પાલન કરવું તે આવશ્યક છે નામ લખ્યું છે જરૂર ન હોત તો નામ જ ન લખે શ્રી પોતાના આશ્રિતો ને રૂડા આશીર્વાદ આપ્યા છે આશીર્વાદ બીજા ત્રણ આશીર્વાદ બીજા ત્રણ વિશેષણ આપ્યા છે શ્રીમન નારાયણ સ્મૃતિએ સહિત શાસ્ત્રમાં પ્રમાણરૂપ અને પોતાના ધર્મની રક્ષા કરનારા લક્ષ્મીજી નારાયણ લક્ષ્મીજી જેમની સેવામાં રહ્યા છે આવા શ્રીમદ નારાયણ ને શ્રીમદ ભગવદ્ ગીતા આદિ શાસ્ત્રોમાં માન્ય અને જેનાથી આશ્રિતોને स्वधर्म पड़े कारण के दुनिया अयोध्या आदि समग्र आश्रितों ने अच्छे रूड़ा आशीर्वाद इतना सौ सुखी थाव सौ निगी रहो सौ शुभ कार्य प्रसंगों ने जुवो अनुभवो कोईपन दुखी न थाव આ પ્રકારની આંતરિક શુભ ભાવના છે તેનો અર્થ નિરંતર ધર્મ ની રક્ષા કરનારા આશીર્વાદ વાંચવા સદાશીષિ છૂટી પડે ક્યાં ક્યાં બે બે છૂટી પડે એટલે બે છૂટી પડે એટલે બે અર્થ થાય મહારાજ ની જય